દા પૂછે છે કે એવું કઈ આપડે મુસ્લિમ માં ને ક્રિશ્ચિયન માં છે કે ડે ઓફ જજમેન્ટ કયામત એવું છે ખરું એવું હશે ના